આવી દુશ્મંત આદન બધા ના હોય દુશ્મંતાવન બધો અને પ્રેમ હોય મિત્ર બરોબર દાદા એવું થાય કેટલું સંભાવે નિકાલ જ કરે છુટકો નિકાલ જ કરવાનો દાદા આપડી ભૂલ થઈ હતી એવું ના થાય એને સાવચેતી સાવચેતી બધી નુકસાનકારક છે સંઘર્ષ વધે ક્રોધ ના તાબામાં છે લોકો ના તાબામાં ક્રોધ નથી ત્યારે બઉ ગુસ્સે મગજ ફરે છે ને હાવ યુ કંટ્રોલ ને કે આખરે તો દાદા ને કઈ દેવાની છે એમ કે પાછા કઈ મર્યાદા મિત્રભાઈ દુશ્મનભાઈ સૌરું જ બોલ બોલ કરે સૌરું આપડે દેખાડીએ થયા કરે બરાબર એટલે આપડે ઉદય હોય ને એટલો થા એ તો ઠીક ના પડશે એક જાય એક ને રાવણ ઉઠાઈ જાય ને એક નઈ ડ્રામા છે જાતનું ડ્રામા એટલે રિહર્સલ થયેલું ત્યાં ડ્રામા પછી લેવાનું રિહર્સલ થયેલું છે માટે લગાઇ કોઈ કોઈને લેવા દેવાનું આ લોકો એ સમાજ સુધારે સમાજ સુધારે બુ ગોઠવણી કરેલી મોટો કરીએ દોનત રાખવી એવું ન હોય પુણે નથી બોલવાની બાપ કોઈ રાખતા નથી રાખો માટે ત્યારે ખબર પડે છોકરા એક બે છ મહિના છોકરા છોકરા બે છૂટે નઈ રિયલી નથી આતો રિલેટિવ એમાં જ બધું જગત ફસાય દાદા આ બધું જગત એમાં પણ દાદા હવે અમારા જેવા મોટી થાય મને કઈ મદદ કરે મદદ કરતા દાદા એવું ના થાય એવું એવું દાદા અહિયાં જેટલા મા બાપ છે એને એવું નથી થતું બગડતા રહે છે રાત્રે અગિયાર અને દોઢ વાગ્યા તો બતાવતા હોય તેને માટે કઈ કરવાનું અધિકાર કઈ ન ના હોય તો એને પતિમા કરવાનું એ તો આપડે આપણું જ્ઞાન કેમ બરાબર અહંકાર કરી જયંત્રી કે અહંકાર કરીને કોઈ બેસી પણ રહે અહંકાર ફરી બહુ થાય નઈ હવે ફરી બહુ થાય તો જતું રે બોલ ખાલી આ જે રિહર્સલ કરેલું ને તેનું આ ડ્રામા છે કશું કેવું જ નહીં જેમ ભાઈ હરાવું થાય છે સમજાવી પટાવી કરવું સમજાવી થાય એવું જ્ઞાન પ્રમાણે થાય પ્રતિક્રમ કરવાનું જ્ઞાન પ્રમાણે જ્ઞાન સાચું પછી પ્રગતિ જ્ઞાન પ્રમાણે માલ ભરેલો હોય ને નથી અનુભવ પેલા જે ભરેલો માલ હતો એની કરતા હવે ઘણો બહુ ઓછો નીકળે છે હવે તો નથી કલા તમને મજા આવશે ઓછો થઈ ગયેલો ઓછું થાય છે રાત દ્વેષ આમ થતો ગુસ્સો આવતો આઠ મહિના થી તો એ પણ ચાલુ ગયું છે અમારે બંને ને માટે અને એવું સ્મૂથ ચાલે દાદા ખાલી થાય દસ વર્ષે ખાલી જાય કોઈ આઠ વર્ષે બાર વર્ષે પણ એવું લાગ્યું કે એવું બને દાદા કે કદાચ આ જિંદગી બહુ ભરી હોય તો વધાર નું જ્ઞાન છે કેવું છે કસા નું વાંધો અને બધી રીતે તારા ભરાયું જ્ઞાન હાજર ના થાય અને જ્ઞાન કેમ કે જ્ઞાન હાજર થવું જોઈએ જ્ઞાન એનું નામ કેવું છે સમય પાજર જાય ज्ञान हाजर थी जाए बार बार तो ज्ञान जा हाजर तो थे ज्ञान हाजर थे उहर मेहवा असर पड़े कहू तो ના પાંચ ને અરે એટલે મનમાં કેવાય જાય તો વાંધો નઈ એવું કેવું કે છે દાદા આ વાક્ય થી સામાન્ય દુઃખ થવાનું છે આપડે પ્રતિક્રમણ કરીએ બોલ્યા પેલા પણ છતાં એ વાક્ય નીકળી જાય પછી પહેલા પ્રતિકો તારી ગુણ હોય બીજી બાજુ ગુણ હોય લોકો તમે એકલા ગુણ ના કાય કરો ગોળ લોકો જે આ કરતા તર બધા કેવો થાય પરિયા જે ગુણ લાગતા છે એને કાડીને બધા સગુણ કરી નાખો વિચાર છે ને હા એ તો નહી કાઢતા સગુણ સગુણ દાદા સગુણ આરું સૌ છે બહુ તો નખ્યા આત્મા થઈ જાય ને કુશાત્રી જાય ને કે આ હા ના ના સબુ ના ના ના અને કોઈ માણસ ચિંતિત માત્ર ખરાબ વિચાર આવે હવે ખરાબ પ્રતિબો કરીએ તો આપણા એના બે ને ત્યા આપણું ઘરમાં શેજ ક્રેક ના થાય એવું જ જોઈએ પેલું ક્રેરી ટાઈમાં વપરી જાય એ પુણ્ય થાય પુણ્ય એટલે તમારે ગમતું હોય વાપરવાનું ના ગમતું હોય તેમ નહીં ખોટું ગમતું હતું તેના ખોટા વાપરા ઘડિયા નથી લાવ્યા જિંદગી ટીવી ઘરે ક્યાંથી પણ ઘડિયા એક જ મારા હાથ જઈ જુનિવાપોલ પુણે એટલે કકડા થયા કરતા બીજી કઈ વાપરી કરું એટલે ફોન વાપરવાનું આધાર છે તમારે બઉ છે સ્ત્રી આવી હોય તો બહુ થઈ ગયું છોકરા બે હશે તો બઉ થઈ જાય એક બેબી એ બધી બુય માં આવ્યો કેવું ઈચ્છા રાખે બીજા બધા સાધન ભલે આપડે ઘેર બધા મહાત્મા મહિનો મહિનો રખાય હા દાદા એ બધું એવું હજુ બીજા એક મનુષ્ય જન્મ મનુષ્ય જન્મ નું વધારે ઇમ્પોર્ટન્સ અને એટલા માટે કે હજુ એક જન્મ વધારે લેવો અને ભક્તિ બરાબર મનુષ્ય રૂપે કરવી છે હજુ હજુ થાય છે પણ ભક્તિ કરવી છે કકડાટ વાળો ભાવ નથી જોઈતો ભક્તિ વાળો જોઈએ આનંદ વાળે વાય એવો ભાવ જોઈએ દાદા બે થાય રિક્શન એટલું બધું હોય છે અત્યારે જે થાય ગાડી એકદમ જે જગ્યાએ ભીરાખી તે જગ્યાએ ભીના રહે સાડી ની ફૂટ ખસી જાય એ તો દેખવાઈએ છે 5-4 ફૂટ લે તમારું 3-4 ઓવર આવડો એક તો કરવા ના આ શું શું કીધું દાદાજી એ કહીયા ભાઈ બંધ કરો બંધ કરે ખરો પણ તે 4 ફૂટ પાછળ આગળ ક્લિક થઈ ગઈ ગાડી ક્લિક 4 ઓવર તમે શું બંધ કરવાનું કહીએ ઓક્સિજનનું આપણે કહીએ ને મનુજી ગાડી એ જ બંધ કરી દો એમ કહી એને બંધ કર્યું તોય પણ 4 મિનિટ ખાઈ જાય પાટલો દેખો કરો ને હા પાટલો દેખો ખોસ ખોસ આ પાટલો દેખા દે રે રે અને કરવાનું કે ડખો નહી કરવાનો એના વ્યવસ્થિત અટકવાનું તો છે જ નહી બરાબર એમાર બીલેક દવાત ગાળો પડગે છે હા ગણિયે કે આ તમારે ગાળો જ પડવાનો છે રાજાજી આ બધા મારવાનું લેવા દેવા નહી તોય ગાળો પડે કાલે 1 કિલો ગાળો પડે ભાઈ કે કે કાલે ગાળો જ પડવાનો ને ગઈ કાલે ગાળો પડ્યો ને મુકેલી મુકેલો માં અનતે જો કોડી મારે પરલો છે પંસે જે ના ના પડી છે બંનેમાં અન્ડરસ્ટેન્ડિંગ જે જે છે કે એ તો એ તો બહુ બહુ આદુ છે પહેલે હા તો ડાઈટ છે ઉપર તેલવા હમ તેડીલા છોકરો તેડીલા વિદરે ઉદ્ધવ હતો આદરી પર આ ઓપન મે બે ચાઈન ભાઈને જીવેત ભઈ જાય ઉંગાના ના ના આટલા છોકરા ઉપર તો પુતચોકલી જેવી કે એ તો નાની છે કેઝલેબિયા આ ગંટીરા હૈ તેર ગંટી કરી ભયા આલાયા ટેબલ લાય ના ગમતી હોય દુખ દે એને ગમતી કરી દે કહી દેવાનું કે તારા વખતું ટેબલ નહી કે તારા વખતું બઉ સરસ છે પછી તો આપડે લાચાર છીએ તો શું શું એ ભાવ એવો નહિ કરવાનો શું બન્યું જરા સગવડ વધારે રે તો પેલા પચીસ હાજર ખર્ચા તો એ થાય છે કે ત્રીસ ની લીધી હોતો સારું સાચું આપડા મન પરિવારે એ આપડે નથી મન બુદ્ધિ આપણે એ સલાહ આપે કે નથી ગમવા જેવું તે કઈ આપડે સલાહ માં ખબર નથી આવો ચાન્સ મળતો દાદા પાસે પડી રેવાનો ચાન્સ મળવાનો કે નહીં ભરવાનું બધા ઇન્ડિયા વાળો એવું છે આપડે પગે આ બધા ચાન્સ સેવા કરવાનો અમેરિકા ને રેવાનું તમારી સેવા કરવાનો લવો મળવાનો તમારી સેવા કરવાનો આવી રીતે લવો મળવાનો એથી સારો આ તો તમે ઘણી વાર ભેગા થયા ચાન્સ મળતો દાદા બધા એટલા બધા હોય છે કે નજીક આવવાનો બે કલાક જેવું થયે બધા ભેગા થઈ જાય આપડે ચાર્જ ના ભરે ચોવીસ છૂટું આપડે જોવા કઈ ટાઈપ લોકો devapurao re jivara pragtao re horaniya bandavo re toraniya bandavo બાજુમાં બપોરે બે વાગ્યે બુધવારે બુધવાર સાંજ દાદા નું પગલા થયા અને મુકુદભાઈ ડોક્ટર કેમેરાત દાદાના ફોટા લીધા હોત અને બઉ ભવ્ય દર્શન હતું તે વખત નું મુકુશભાઈ ના સૌભાગ્ય કે દાંત કે બધા દાંત સારા છે થોડા દાંત હલે છે હમણાં દાંત ને ક્લીન કર્યા છે અને મહિના પછી પાછા જોવામાં આવશે ડોક્ટર નું કેવું છે કે દાંત પાછા हाँ दादा, दादा दाद कि दाद पड़ से के महात्मा इच्छा है दादा ना दात सारा मजबूत रहे तो અને ફોટા પરથી ડોક્ટરે એવું નિદાન કર્યું કે બે કે ત્રણ દાંતાલી છે અને દાદા બે ત્રણ કલાક વાચું એવો એવું એવું કર્યું કે વધારે બે ત્રણ કલાક બે ત્રણ મનમાં એવું નક્કી કર્યું બે ત્રણ કલાક વાંચવું એટલા માટે ક્રોધ કર્યા કરે ગુસ્સો કર્યા કરે ધંધો વધારીએ તો એ થોડો કસાય આપડે ધંધો વધારી કસાય કસાયો વધારીએ લોકો એ કસાય કેવાય એમ આપડે એમાં કસાય ગયા કસાય તો ઘણી કેવાય પેલા કસાય નાનો કસાય જતા વધારજો એને ધંધો ના મને મનમાં જેટલું ચાર્જ ડિસ્ચાર્જ છે તેટલું બધ છે હાથ ગાઢ બહુપાધિકાધિક પાસે કમીશા પણ અમે પૂરી કરું છું શું લઈ જવા શું લઈ જવાનું માતા કોઈ પણ તે આપડે છૂટકો થાય ને ખાતર બોલવું હારું રે કે ઉકાળા આટલું દૂધ નાખું દેખાયું એકદમ છો આપડે શું થઈ રહ્યું છે જોવું જાગૃતિ કેવો વર્તે છે આત્મા માટે વર્તે છે કે માટે હવે તો વધારે આનંદ વાત તો એ છે કે એને હોય રે છે બરાબર થઈ ગઈ ભાવના છે આશીર્વાદીર્વાદા અમે તો કશું કશું કયા વગર આશીર્વાદ માંગ્યા ના એ તો એ માગે તમારે હાથમાં હાથમાં દોરી છે હાથમાં પતંગ તમારા હાથમાં ગલ થાય તમે તો દોરી માં હાથમાં ગુલાટ થાય છે આખા જગત દોરી હાથમાં નથી મારી પતે ગુલાટરી હાથમાં એવી દોરી હાથમાં નહીં દોરી હાથમાં દોરી હાથમાં લાવ્યા છે દોરી હાથમાં બેન દોરી હાથમાં કેવાનું થઈ ગયા આપડે તો ગુસ્સો કેવાય